God is creator of the creation of the world. God is created by Kushtin when he finds not past that. Creation of the world. Cientific circumstances under which he is helping with the creation of the world. After all, the world, the world is present the puzzled itself. itself. God has not puzzled itself, as they thought. ભસંજમ઱ળષાાળલે મળાળ. સમલી સ્રભાલે સિંપંપંપંપં સિં સ્ંપં જેં સિંપ સિંપંપ સાહં સ્ં સિ સાડી હજાર બીજા બેનવો ને આપડે મહિના બે મહિના હેલ્પિંગ બધું છે આ રિલેટી શાંતિ રહે છે મેડિસિન આપે તો बर्माना मालिक तो समय छे मानसिक डॉक्टर मानसिक डॉक्टर तो बद्द बर्माना तो हमारे पास ही तो छे वो कहां है थोड़ा ठीक है डॉक्टर टैक्स पर आपने मैंने प्राप्त था ये उपलब्ध है ये बात तो नहीं आई આપણે પરીક્ષા કરવા ને જે બેંક કેશ પેમેન્ટ કરતી હોય એના પરીક્ષા કરવાની હોય પૈસા આપવામાં આવશે તો આપણે પરીક્ષા આવે આજ મે આપણી પાસે લીધા પછી ઢોળી હોય તો શૂટ હોય છે કેવી એવું ના નથી પણ નહિ તમારી અસ્તિત્વ જ જતું રહે તમે છો ને એ તો શાંતિ છે શું નામ છે અશ્વિન અશ્વિન ભાઈ અશ્વિન ખરેખર અશ્વિન છો ખરેખર કોણ છો આત્મા પછી આત્મા થઈ જાય પ્રાંત વાળું કોણ છે અશ્વિન છે એ તમે ખોટી વાત નથી અશ્વિન છો તમને ઓળખવા માટે છે કેવી છે ખોટી માન્યતા છે હે ખોટી માન્યતા છે ખોટી માન્યતા છે તમે રસી કઈ છો તે ખોટી માન્યતા છે ના રસીન હું અશ્વિન છું અશ્વિ હું અશ્વિન છું તમને તમારે આવ્યું શું નામ તમારું જયંત જયંતભાઈ જયંત હું જયંત છું તમને જાણ છું પણ આ બાય નો ગણી હું છું આ છોકરા નો ફેદર હું છું અને આમનો હું છોકરો છું કેટલી જાતના લફરા છે કેટલી જાતના બધા બદલ બદલ આ બચ્ચી રાંગ બિલકો બેઠી છે ત્યારે રાઈ બિલક કરશો કરોડવતાને થાય તો એ રાઈ બિલક ના બે જો રાંગ બિલકે કોઈ જતી નથી ત્યારે રાઈ બિલક બી કોઈ બેસતી નથી તીરલોક પરથી તીર ઉનર દેવાય રાંગ બિલકે કોઈ કરતી નથી રાઈ બિલકે બેસતી નથી રાઈ બિલકે નામ સબેક લખ્યું કેરા એને સમજીત કેરા તુ કહે સમજી ના નાની કુર ની વાણી છે ને બિલીફ ના ભરાયા લાખ અવતાર થાય તો બિલીફ ના ભપરાય દિલીપ તો જ્ઞાની પુરુષ છે કે જે મોક્ષ દાતા હોય દાન કોણ આપે જે મુખ માં રહેતા હોય તે મુખ નું દાન આપે બીજા તમે તમે એનું અમૃત લાય છે Right, right. and wrong belief. Right, right. right. right. belief maas ho. Right. Right. Wrong belief maas. Gammes nu khaas ho to wrong belief and say aca. Wrong belief naas motion bale aca. So... Bharelou se to? Ji. Koled nu bella varas. Koled nu bella varas. Chagannagara? Si, dih gyal di hai. Line fafti n'odhi, bandh dhar. Bandh dhe line fafti n'odhi. કેમ ક્યારેક ક્યારેક લાકડામાં જમવા રોજ જતોકડી નાકડો લાકડા વાલો વાંધો નઈ આપડે પૈસા ને કુટુંબિક જવાબદારી હોય હા એટલે પૈસા હોય તો પૈસા ની મુખ્ય વસ્તુ પૈસા પાણી ભરી ના પેસે બેસી ગય છે મીઠ્યા તો નીકળે તો બેસાડી દે એટલે સમ્યશન થઈ જાય સમય દર્શન થાય આઠમા ચિંતાઓ બની દુઃખ દુઃખ થાય જવાન માટે એક જ છે પણ આ લાભ લેતો કોને કહ્યું તું આવ્યો કોની પ્રેરણા થી આવ્યો માણિકભાઈ ખાલી ગમ્યું ને ખાલી ગમ્યું રાજી કરવામાં તેની સર્વ ઇચ્છા પ્રકર્શ મારવાથી મોટ ના હોય તો મારી પાસે આપી જાય એ જ્ઞાની ગુરુ છે એટલે સાઈ કલાક ને સાઈન કલાક ને અનુભવ માં આવી જેની વાડી તમે સમજી સમજી લેશો ને એટલે છે भविष्य चिंता कर चिंता थे दादा पे आप ज्ञान आप સમાધિ વાળું સંસ્થા નો કામ બધા એવું આપણું આ વિજ્ઞાન છે એનું કારણ શું તમારે બિઝનેસ ને ધંધા રોજગાર છે નહીં પક્ષ લાભ નો લાભ તો મજા કરતો હોય ને તમારી જે દીધી આવે છે બાકી આપડી જ્ઞાન તો વર્તમાન માં કારણ કે ભૂતકાળ તો મૂળ માણસ છે મૂળખ મા તમે શું માનો છો લઈ એવું માનો ભૂતકાળ ને ઉઠાવી લાવો ને લાવો તમે શું એમાં તમે શું પૂરખે અને ઉઠાભે નઈ ભૂતકાળ માં ગયું એટલે એમની વાવ પાક એટલે એ ભૂતકાળ ઉથામવાનો ભય નહીં વાત માં તમારું હુકમ માની તમારું હુકમ માનીશ કરો તમે સમજાય જાય એક તમારું નહીં કરોસ્થિત તમારે તો કાર્ય જ કરે જાવ કાર્ય જ કરે જાવ વર્તમાન તમે જે કાર્ય કરતા પછી તમારે ભવિષ્યની જરૂર નથી ધન ની જરૂર નથી ક્યારે જરૂર નથી ક્યારે જરૂર નથી વર્તમાન માં જે તમારું કામ હોય તમારું પોતાના કાર્ય કર્યા કરો તમારા જયંતિ ઉપર જોયા કરે કાર્ય ઘરે કરતા કોઈ વખત જરા બહુ બે હિરા હોય ત્યારે કામ હોય કે કામ કરો કામ કરો જયંતિ રામનાથ ભવનાથ એવું કેવું આપણે જયંતિ પાડોશી છે પાડોશી છે એટલે આપડે અહીંયા આગળ સમજાઈ ગયા પછી ગયા પછી પછી આખું નિરંતર તમારી મારતા તમારી મારતા અત્યારે સમજી અહી મોડા ધંધો કરો પૈસા કમાવાનો નથી પણ પૈસા એક એવી વસ્તુ છે કેવી વસ્તુ છે કે બરફને કે બરફને બરફ જેવી છે હા બર ને ના રહ્યું બચ્યું છે આપડે આ જે થઈ ગયું આત્મા નું એટલું જ તમારું બીજું બધું કોઈ પોતાના માટે જીવતો પોતાના માટે જીવતો અને સમકેતી લોકો પોતાના માટે અને સરકી પોતા હાર નકાર પોતા નહી હિકારી બે ખમૈયા ખમૈયા ગયા ખમૈયો ખમૈયા ગયા છે પોતાનું અહિત કરે પોતાનું અહિત કરે માટે હવે નથી તમે આમ લાફા મારશો ની રાતે જાગીને સવારે બે વાર પછી કરજો બે વાર પછી વેસ્ટ ઓફાઈમ સાય મહિને ને એને સરસ હતો આપડે જે રિયલ અને રિલેટિવ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 ત્યાં આગળ આપણને શાંતિ થાય ત્યાં આગળ થાય નહીં ક્યારે અને આ અમારું તમારું જ્યાં છે અમારું તમારું જ્યાં છે શું છે વાતચીત કરી બધી જતા ખુલાસા થાય આત્મા એક દાળો એક દાડો સાથે એક ડા વાર ચિંતા વગર રહે એટલે કેટલો સરસ લાગે ચિંતા વગર રહે એટલે કેટલો સરસ લાગે એક જોઈએ છે એક એક ડા એક ડા નહી નિરંતર ચિંતા મુક્ત રહે એટલે એક ડાંતવરી માંગી વર ડામાં એક ડાંતો થીયાં ડા હોય છે ઈ કાચો નથી દાદા એટલે નિરંતર જોઈએ છે એટલે નિરંતર જોઈએ છે એક ડારલ ઠેકાણ નથી ના નિરંતર ભાઈ જોઈએ તો ક્યારે માંગે છે જોઈએ તો ક્યારે જોઈએ છે કે બે તમારે આજ જોઈએ છે કે બે તમારે આજ જોઈએ છે આવજે અહીં આવતો રહેતો કઈ જે આવજે દાટિયા દેખારી આતને મોણિયા દેખારી આતને તારી ભાવના હતી તે પૂરી થઈ તારી ભાવના હતી દેખિયા દેખારી આવ તારો લાભ ઉઠાવ ઉતારા હતી લાભ ઉઠાવ ઉતારા હતી લેટડી બજારમાં કેટલા કલાકનો દુનિયા કેટલા શબ્દ લગાડ અર્ધો ટકા લાગાવ આવ આલી ટકા લાગાવ નું કામ લાગતું નહી તું સોલિડ જબ નહી બનતે આજે ખેતી લેવા દીચ કરવા જ <sous -urryface> <ver pronunciation> વિચારો આજ ના આવે ગોઠવણી કરવી ધર્મા આકાર દસો તો નહીં દેસો તો વિજ્ઞાન જુદું છે વિજ્ઞાન તું બધે છે આવે છે એનો હતો નથી આવે છે સંસારમાં એવા વિચાર આવતા પેલા અગેલા આપડે પેલા સારા વિચાર આવ્યા પેલા હતા સારા વિચાર આવે ને કર્માયકા એટલે બીજ પડે પાતાય કર્માયકા એટલે બીજ પડે પાતાય મોટા વિચારમાં કર્માયકા ના થાય કે થી કર્માયકા ના થાય ઈને કહી દે મોટા વિચારમાં તને કરનાર છૂટો રહે તો પછી શું બીજ કેમ બળવા જોઈએ કે થી બીજ કેમ બળવા જોઈએ કર્માયકા ના થાય ઓ થી બીજ આપડે ના જે રાખવી આપણે રાખવી જ ના થાય પણ ચીર છે તે કાયદા કાયદા થોડે કાયદા એ બધાનો કોટાનો મતલય કાર્ય હતા અનંત્ય મારે પોતાનો બી નીકળો ના આને કોટાનો મિત્ર થવાનો હતો પ્રવાહ આની પર સીડ છે કીજીએ એની પર સીડ છે તિલસ્કાર ગેનો ડોક્ટિવ ઉધાર મતલય ડોક્ટિવ ઉધાર મતલય ડોક્ટિવ ઉધાર મતલય સીડ સુ ડોક્ટિવ ઉધાર મતલય કીપણા જે ધીડ થાય એ ધીડ થાય બરાબર રાખ થયો છે ધર્માકાર થાય રાખ થયું તો બીજ પડ્યું દાખલા તરીકે હવે आम तो तो रिलेटिवली जो मने वगत भगवान भगवान भाग्य होने एक बड़देव कृष्ण भगवान विचार आ मैंने तो राम नहीं मैंने अवतार लेवे जोगे नादेव नो जवाता तिरस्कार जाए त्या तिर નર્મદે નારાયણ નારાયણ અત્યારે ના હોય પણ આગળ જઈને એનો ભાવ ઘટતો તો એવો સંજોગ આવે다가 કે નઈ બને અત્યારે 0 હોય કશું જ ના હોય એક 0 હોય મતલબ 2000 હોય 1 નઈ ને મતલબ 2000 લગાત 10 10 નથી દર વર્ષે દેવું નથી દર વર્ષે દેવું યસવી જ કે યસવી જ કે એટલે બે હા એવું બરોબર જે આમ પણ એ તો આ ક્ષેત્ર થયું ને એ તો આ ક્ષેત્ર માટે થયું ને આપના જ્ઞાન મળ્યા પછી હોય ને એવા ક્ષેત્રો માં પણ જતો રહે ને જીવ એવા આપનું જ્ઞાન થયું આપણું જ્ઞાન થયું પછી આ ક્ષેત્ર ને વિષય રહેવાનું એવું કઈ નક્કી નહીં ને ભાવિ લેવી કદાચ બીજા ક્ષેત્રે જાય ત્યાંથી આગળ બાંધી ને આગળ વધી જાય ક્ષેત્રે જાય ત્યાંથી આગળ બાંધી ને આગળ વધી જાય થાય ને જી ના કરી શકે સાતમા સાતમા કરી છેલ્લા સાતમા કરી વાસુદેવ રામ થયું સારું આપણ રામ થયું જ નથી એવું ભાવતું હોય તો એનું શું આપણ રામ થયું નથી એક સમય માટે પણ વિચાર આવે છે क्या पे आकड़ी भयंकर ना भोगवट करे કરે છે ખાલી બુદ્ધિ ભ્રમણા જ છે ખાલી ખાલી બુદ્ધિ ભ્રમણા જ છે ના આવતા હોય છે હજુ એવું કે કાયલ પરિણામ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 મોક્ષ રસ્તે જતા જતા પેલા અને કોનું કલ્યાણ થાય આ નિમિત્ત પછી જ ઘરે જઈ તે પેલા ઘરે જવાનું નથી મારું ઘર જ છે મોક્ષ મારું ઘર તે પેલા ઘરે જવાનું નથી ત્રણ ટાર્ગેટ રાખ્યા છે દાદા આ મંદિર થયા કહે છે કેસુદેવ આ મંદિર પ્રવર્ષિ અને તીર્થંકર પછી જે હોય જેટલા હોય ના થાય બીજ નથી થાય નરકિમારુદાસ પછી તરત જ નર્કમ જાય નર્ગીમારુદાસ પછી તરત જ નર્કમ જાય પછી ત્યાં આગળ કો ભૂલી જાય કે હવે આવું નથી ત્યાં આગળ કો ભૂલી જાય ભયંકર આત્મા ભયંકર આત્પના એવા થાય કે હવે આ નથી ભાવ નથી બહુ જ પત્તા હું બહુ દુઃખાવ પછી તીર્થંકર ગોતમ બાદ પછી તીર્થંકર ગોતમ બાદ નર્મદિ નારાયણ થયેલા ને નર્મદિ નારાયણ થયેલા धारो के दस लाख वर्ष हो वीस लाख लाख वर्ष लाख अटकव राजेन्द्र सिंह नामी जुदो भाव दा। दा। जे भाव में रही भाव करे भाव भाव में रही दादा संजो दादा नहीं વાસુજ ના વિચારો અત્યારે કોઈ